કે એવું કે છે કે સદપુરુષ કે જ્ઞાની પુરુષ પાસે જોઈશ તો તને રાગ સામે જોઈશ તો તને રાગ થશે એમ સારું છે ને રાગ બી કે છે એ રાગ કે છે પછી રખડવાનું કારણ બને છે એવું કે છે ને આ રાગ એટલું જ એક મોક્ષ મોક્ષ નું કાન બીજા બધા રાગ રખડવાનું કાન આ રાગ ને પ્રશસ્ત રાખવામાં પોતે મોક્ષ વાળા એટલે મોક્ષ જ આપે તો પ્રશસ્ત રાખે આત્મા શરીર વ્યાપેલો છે તો આત્મા અનુભવ કઈ જગ્યાએ થવો જોઈએ આ શરીર આખા શરીર આખા શરીર માં આખા શરીર માં શહેર ક્યારે સમાન એમનો ગુણ ઉત્પન્ન થયો હોય તો પેરી બાર કહેવાય પ્રવેશ આપે ક્ષમા ઉત્પન્ન થાય ને તે પાર નીકળી ગયો સંસાર ની પાર નીકળી ગયો ક્ષમા ક્ષમા કભી ના પડે સહજ ક્ષમા હોય છે વિકલ્પો નો તુઠારો છે આ તુઠારો બધો વિકલ્પો નો નિર્વિકલ્પ એક દિશા નથી નિર્વિકલ્પ માટે નિર્વિકલ્પ પુરુષ થયેલા હોય અને તેમને રાહ ચાલીએ એમને આ કારણ કે આત્મા અવર્ણનીય છે અવક્તવ્ય છે અને સહરક્ષમા વાળો કેવું ક્યારે એવું આપને મારે દેવ્યાદેવ ચાલ્યો છે દ્રષ્ટિ થી લોક દ્રષ્ટિ લોક દ્રષ્ટિ થી કોઈ દાડો લોક ની પાર ના જવાય લોક ની પાર જવાય નહી એ તો જ્ઞાની દ્રષ્ટિએ કહેવાય શું કેવું આ લોક દ્રષ્ટિ ને જ્ઞાની દ્રષ્ટિમાં આકાશ પાછળ જેવું અંતર કે થોડું ઘણું મળતું આવતું લોક દ્રષ્ટિ એટલે શું દક્ષિણ ને ઉત્તર માની ને તારે કરવું તો અને અલૌકિક દ્રષ્ટિ જ્ઞાની દ્રષ્ટિ કેવી ઉત્તર ને જ ઉત્તર માનવો દક્ષિણ ને દક્ષિણ શું પેલો પાર આવી જાય અને પેલો ઉત્તરમાં કોઈ દાડે જે ઉત્તરમાં જે જે ગામ લખાય નામ નહી ધર્મ સ્વાભાવિક હોય કેવું હોય સ્વાભાવિક હોય તો આ બધા ધર્મ ચાલે છે એ તો બધા ભૌતિક ધર્મો છે કેવાય ભૌતિક અમારે સાચો ધર્મ એવું છે ને સાચો ધર્મ તો શું કરે નિરંતર સમાધિ રાખે જાગતો જાગતો સમાધિ રાખે કે નિરંતર જાગૃતિ હોય નિરંતર જાગૃતિ એક ક્ષણ પણ ઊંઘ ના હોય ત્યાં આગળ એક ક્ષણ ઊંઘ ના હોય તો આ તો બધું ઊંઘે છે લોકો જગત ઉઘાડ્યું હોય કેવું છે આખું જગત ઉઘાડ્યું હોય કેવું છે જેમ છતાં કોઈનું ખોટું નથી પતું એવું નથી કારણ કે હું ના લાકડા ની માળા ફેરવાના હોય ના હોય ના લોકો નહી મણકા ફેરવાના હોય તમારા લોકો તમે પૂરું પુનર્જન ને સમજ્યા પછી મારા લાકડાની માળા હતી જે લોકો પુનર્જન ને સમજ્યા પુનર્જન જેને બુદ્ધિ માં સમજવું પડ્યું ઓછી સમજે એના મનમાં એમ ખાતરી કે પુનર્જન્મ છે અને અહીંથી આ કાકા મરી ગયા તે કાકાનો જીવ નીકળી ગયો અને આયો કઈ અવતાર થઈ જશે એટલું છોકરા સમજે એ પુનર્જન્મ માર્યા પછી લાકડા ની માળા છે ચક્કરો કોને શીખવાડ્યું લાકડા એ તો ફોન માટે માળાઓ છે જે પોલેજતા નથી બિચારા અહીંના લોકો માળાઓ આપણે લાગવાની હોય આપણે મનની માળા હોય જેવી હોય મનની માળા હોય અકડાની માળાઓ તેમબોટ રહેબોટ ગબોટ ગબોટ ચાર પીવા છે ને ખબર પેલો છે પોતાની જાતને છેતરી રહ્યા અને અમારે મોક્ષ જોયે છે અમારે ધર્મ જોઈએ છે ધર્મ તો પોતાની જાતને બધા નહીં ને આ બધા ધર્મ આ તો બધું એક જાતે આ તો શું છે જ્ઞાની પુરુષો અને આ બધા ધર્મ ને ભાઈ બરાબર છે લોકો જ્યાં કરી રહ્યા છે ખોટું નથી બધું બરોબર છે માદકતા માદકતા એટલે ફરી એ જગ્યાએ જામ જવાની ટેવ પડી જાય ના જાય ક્યાં ગરમી બાકી આ સત ને એ નિરાલંબ વસ્તુ છે કેવી છે આ અવલંબન સમજાય નિરાલંબ કેમ પ્રાપ્ત થાય પ્રાપ્ત થયા છે એવા જ્ઞાની પુરુષ શું એમના થી એક છેલ્લા છેલું અવલંબન છેલ્લું અવલંબન એના અવલંબન થી આપણને નિરાલંબી થઈ શું અવલંબન બાદ જીવી કેવી શકે તે બાળક કોઈ પણ જાત નું અવલંબન વગર માણસ જીવી કેવી રીતે અવલંબન હોય છે આખું જગત અવલંબન આત્મા પોતે નિરાલંબ છે પાર પડવાની જીખ મારવાની જરૂર નથી પણ એ ફરું ઓળખણ પડ્યા વગર શું થયા હોય ફરો ક્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ એ દ્રષ્ટિકોણ સીધી કરી આલે દેખાય છે જન તડેલો જ હોય મૂળ તો સંસાર જંજાર છે તેમાં વળી જા આવ્યો નથી અને તેમાં કથા ખોટું નથી કોઈને એમના કહેવાય તમે કરી રહ્યા ખોટું છે કારણ કે એની પાછળ કુદરત ન હાજ છે શું છે પણ જાણવું જોઈએ જો છૂટવું હોય તો જાણવાનો પ્રયત્ન કરે હા નહી તો આ જે છે બરોબર છે અને છૂટવું હોય તો છુટેલા જે હોય તેને ખો પેપરમાં લખી કોઈ છૂટેલો છે દુનિયામાં અને કોઈ એમ કે આ સૂચવ છે જો તો આપડે કઈક તમારે વસ્તુ ભાઈ સાબ જે કોઈ ખરું શું કયું અને ત્યાં જો છ મહિના પરિણામ ના આવે તો આપડે કહેવાય સાહેબ મારા વખત બગડ્યો તમારી પાસે શું કેવાનું બગડ્યો છ મહિના ઉકેલ આપો છું છૂટેલા હોય આપડે છ મહિના પછી પાછી આગળ અહીં દુકાનો ની ઘોટ છે કેટલી દુકાનો હિન્દુસ્તર માં છે ઘણી દુકાનો છે વૈશ્વર દુકાન જામનાય ની દુકાન ફલાણી દુકાન મારા સ્વામી દુકાન ફલાણી દુકાન અવધૂત દુકાનો कर ज्ञान अमने पर आप कई पूछिए गरीब एट्ल के समझा कई दाखिल आप ने मनो अनुभव नहीं સાકર આપે મોડા મૂકે તો પૂછવું પડે એવું જ્ઞાની પુરુષ પછી ફરી પૂછવાનો વારો ના લાવવા દે આ તો ભટકવાનો રસ્તો છે સંસ્થા એટલે ભટકવાનું સર નિરંતર પરિવર્તન પામતું જગત આ જગત અમને જગત થી જગત આખું દેખાય છે શું થાય છે જગત નિરંતર વયા જ કરે છે જગત કોણ બનાવનાર છે આનું કોઈ ગોડા બનાવાય છે આ લાગે છે આવું કોણ બનાવે આવું ગંધવાળો નરો જો ને તથા જ્ઞાન એ પ્રાંતિ માં રહેવાનું કોણ બનાવેલા બનાવે મોટલા બનાવે એ કુંભાર કહેવાય શું કહ્યું ક્રિએટર નો અર્થ કુંભાર કહેવાય વાસ્તવિક જ્ઞાન વાસ્તવિક શબ્દ આ જે જગત જે જ્ઞાન છે એ લૌકિક જ્ઞાન છે કેવું છે અને હું તમને વાસ્તવિક કોઈ માણસ સુખી જ નથી આજે બોલે છે ને હું આમાં સુખી સુખી ઇગોઇઝમ છે શું છે બરહારમાં રહેવાનું સુખી થવું એવું હતું બનાવી સુખ પોતાના સ્વરૂપ છે ત્યાં અહંકાર નથી શું છે અને પરમાત્મા છે ઉપર કોઈ બાપ હોય નથી બધે જ્યાં હું લોક કપર છે ઉપર તો કોઈ બાપો હોય નથી આશરે આશરે કયો બધી અરજીઓ કર્યા કરશો અરજીઓ બધી લોસ પ્રોફિટ ઓફમાં ગઈ પછીઓ ભગવાન જેમાં ભગવાન માર મારી કરે તમે આપ નીકળ્યો મારી નાખો મારી નાખો આમ થયું મારી નાખો મોકર નીકળ્યા માં જ નાખું મોકણ નામે કહ્યું હતું મેં કહું છું સાહેબ પેલો કે મોકણ તો મને કઈ રી એટલે ના મારું ત્યાં સુધી અલગ મારવાની અધિકાર છે તમને કોઈ પણ વસ્તુનો મારવાનો અધિકાર તરીકે હોય પણ તે તમે જેટલું બનાવો તો તમે જો એક મકર બનાવો તો બનાવી શકતા નથી ગળાય મારો તોડફાડ કરો બધું કરો મકર ને બનાવી શકે કોઈ લોકો મારવાનું શું આપણે આ સર્જન કોનું વિસર્જન માં તૈયાર થઈ જાય છું તમે સર્જન કરી શકો તો એને વિસર્જન કરી શકો તમે સર્જન કાયદો હોય ન્યાય હોય મારી વાત ગમે આ તો એને ફાધર ની બહુ કે એના જેવું સ્પષ્ટ જ્ઞાન છે આ શું છે મારા ફાધર ને લાઈફ તમે ખાવ પછી માં શું કે જાય છે કઈ તો મારી જે ખાવાય નહીં વિવેક થી આ છે કદાચ પણ આ અમે ના પાડીએ અમે આવું જ્ઞાન ઉઘાડું કરવાનું ના કહીએ કારણ જગત માટે પોઈઝન છે અમારું વિજ્ઞાન અમે ખુલ્લું જેમ છે તેમ કહીએ છીએ કે ઉપર કોઈ બાપોય નથી રસનારો આ જગતને બનાવનારો કોઈ બાપો છે નહીં જો ધી ઇઝ ધી પઝલ ઇઝ એની મારે પગલ થઈ ગયું છે આપોઆપ પજલ થયું તો સાયન્ટિફિક રીતે પદલ થયું છે છતાં જગતનું કોઈ કરતા નથી એમ કહીએ છીએ છતાં કરતા વગર થયું નથી જગત કેવું અને કરતા વગર થયું નથી બચતા કોઈ છે જ નહીં ખરેખર કરતા કોને કહેવાય સ્વતંત્ર પાવર વાળો આમ ભાવના કરે બધું થઈ જાય બધું તૈયાર એને કરતા કહેવાય આ તો નૈનિક કરતા અમને ધક્કો હું મારું તે તમને તપડી જાવ એમાં એમનો શું દોષ એવી રીતે આના જગતના જે કરતા ભાવ થયો છે કોઈનો દોષ વગર થયો છે ને મેટોમેટિકલી લોકો કે ભગવાન ની ઈચ્છા છે જો ભગવાન ની ઈચ્છા હોય તો ભગવાન એ ભગવાન જ નથી ભગવાન કોઈ ચીજ નો ભિખારો થયા નહી તમને દેખાય છે ભાઈ ભગવાન તમને દેખાય છે જે જે કર્યા હા ખરો તેને દેખાય છે તને દેખાય છે તમને દેખાય છે તને દેખાય છે आ बदल भगवान दू कारणी आ चाम व्यवस्थित शक्ति चलावे व्यवस्थित शक्ति सूर्य चंद्र तारा बढ़ू आ जगत ने अनाधिकार्यवस्थित राखे व्यवस्थित करवा देत नहीं व्यवस्थित शक्ति चलावे भगवान कहते तो मूल भगवान ने तो पहुंचते मूल भगवान ने क्यों पोचे कह કે નાના જીવડા રે નામાં રહેતા મૂળ ભગવાન ખોટી જળ અને ચેતન બે જુદી વસ્તુ છે શું છે તમે ઘઉં ગુણ લાવો ઘઉ એકલા હોય છે ઘઉ ગુણ લાવો પેલા વેપારી શું કે સારી ગુણ છે કે ત્યાં જીવ જીવ અને અજીવ જળ અને ચેતન ની મિસ્ટર છે બાવાડે બધે ભગવાન કશું હમતા નથી બાબા રોટલા ખુ ને લોકો પડી જાય ખાલી લોકો ને ઉધર હશે એમના કર્મ ના કોળીઓ થયા છે કવિ ઉ દોષ નથી લોકો નો કર્મ સુપણ થયા નથી શું થયું છે ગૌ ને પોંકડા નહીં જુદા હોય લોકો ચિંતા થી બહાર જ નીકળ્યા જ નથી કરી વાળે અરે ઘરમાં વહેલા ક્લેશ થયા કરે છે સંસાર કેમ કહેવાય ધર્મ જ કેમ કેવાય કેવાય મહિનામાં એકાદ ક્લેશ થાય આ તો ક્લેશ નું કર્યું છે સમજો ક્લેશ તેને ક્યા જોયો નહી છે એ ઘેર ઘેર ક્લેશ છે જ્યાં ક્લેશ છે ત્યાં કૃષ્ણ ભગવાન ઉભા રહે નહી જ્યાં ક્લેશ રહી જુગ્યા હોય ત્યાં કૃષ્ણ ભગવાન ઉભા तो लोग घेर घेर क्लेश कर शो दोस बेचारा भोग भूल आ कवि गाय से लोग भोगदे तो शू करते अपने घर क्लेस महीना में एकाद दड़ो थे तो जाए भगवान आप बीजे तीन दाड़ क्लेसाई तो भगवान फिर रहे બાકી ઘરે ભગવાન હોય તો ક્લેશ જ ના હોય જ્યાં ભગવાન છે ત્યાં ક્લેશ હોય નહી કૃષ્ણ ભગવાન ઠોકી ઠોકીને કહ્યું કે જી તું સિંધ ને કરે કૃષ્ણ ભરોસો નથી ને કેવી ગેરંટી આપી જીવ તું સિંધ ને સોચના કરે કૃષ્ણ નહી કરવું શોધના કરે વ્યવસ્થિત અવતાર થઈ ગયા એ જ ભગવાન ખરા તો પ્રગટ થઈ ગયા છે અને આ લોકો તમારા બધા ના ભગવાન છે તો પ્રગટ થઈ રહ્યા છે પ્રગટ થશે બાકી ભગવાન માહિતી બેઠા છે તે પણ પ્રગટ થવા જોઈએ પ્રગટ ભગવાન તો કે છે કે હું તો જળ માંગવાન એવું કે ભગવાન નું છે ને ગીતા હા એ સાવર સંગમ નો અર્થ સમજ્યા નઈ આને નથી કેતા સાવર જેના સત્રાચર કે છે શું કે છે આચર છે સાવર છે અને સતર છે જંગમ છે માલિક દુઃખ થાય માટે એટલું દુઃખ થાય તેટલું ચેતન છે માલિક એમ કે માલિકેવા દે તમે ભાગી નાખો તો શું કોઈ નામ નહીં લીધા તો પછી તમે લાકડો બાકડો છે ભાળો તમે ઘેર લાકડો છતાં ભગવાન ભારો છો ભગવાન ને તો પણ એવું થાય લાગણીઓ નથી જે વસ્તુ ને કઈ અસર થતી નથી તે વસ્તુ નું નામ ત્યાં દળ છે ત્યાં આત્મા નથી આપણે કહું છું કે શબ્દ શું થયું ચોપડવાની ઉઠતા ગેરંટી આપવાન જ નથી હું ચીવતો છું તે ભરા બેઠા છે હમ હમ વલા મક કુ સૂત